માથીની લખેલી સુવાળતા એનો ચોથો અધ્યાય માથીની લખેલી સુવાળતા અધ્યાય ચોથો ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો અને ચાળીસ રાત દિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેને ભૂખ લાગી અને પરીક્ષણ કરનારે તેની પાસે આવીને કહ્યું કે જો તું દેવનો દીકરો છે તો આ પથ્થરને કહે કે તેઓ રોટલી થઈ જાય પણ તેણે ઉત્તર દીધો કે એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે દેવના મોંમાંથી નીકળે છે તેથી જીવશે ત્યારે શૈતાન તેને પવિત્ર નગરમાં લઈ જાય છે ને મંદિરના બુરજ પર તેને બેસાડે છે અને તેને કહે છે કે જો તું દેવનો દીકરો છે તો પોતાને નીચે પાળી નાખ કેમ કે એમ લખેલું છે કે તે પોતાના દૂતોને મારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તેને પોતાના હાથો પર ધરી લેશે રખેને ધારો પગ પથ્થર સાથે અફડાય ઈસુએ તેને કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા દેવનું પરીક્ષણ તું ન કર ફરીથી શૈતાન તેને ઘણા ઉંચા પાળ પર લઇ જાય છે ને જગતના સગળા રાજ્ય તથા તેઓનો મહિમા તેને બતાવે છે અને તેને કહે છે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સગડા હું તને આપીશ ત્યારે ઈસુ તેને કહે છે કે અરે શૈતાન આગોજા કેમ કે લખેલું છે કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની સેવા કર ત્યારે શૈતાન તેને મૂકીને જાય છે અને જુઓ દૂતોએ તેની પાસે આવીને તેની સેવા કરી યોહાન બંદીવાન કરાયો છે એવું સાંભળીને ઈસુ ગાલીમાં પાછો ગયો અને નાઝરત મૂકીને ઝબુલોનની તથા નફતાલીની સીમાના સમુદ્ર પાસેના કફર તે આવી રહ્યો એ માટે કઈ યશરા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના યદન પાસેના સમુદ્રના રસ્તાઓમાં એટલે વિદેશીઓના ગાલીલમાંના જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું જોયું ને મરણસ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પછતાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને ઈસુ ગાલિલના સમુદ્ર બે ભાઈઓને એટલે સિમોન જે પિત્તર કહેવાય છે તેને તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા કેમકે તેઓ માછી હતા અને તેઓને કહે છે કે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ અને તેઓ તરત જાડો મૂકીને તેની પાછળ ગયા અને ત્યાંથી આગળ જતા તેના બીજા બે ભાઈઓને એટલે ઝબદીના દીકરા યાકુબને તથા તેના ભાઈ યોહને તેઓના પિતા ઝબદીની સાથે વહાણામાં પોતાની જાળો સાધતા જોઈને તેઓને પણ તેડયા ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેની પાછળ ગયા અને ઈસુ તેઓના સભાસ્થાનમાં ઉપદેશ કરતો ને રાજ્યની સુવારતા પ્રગટ કરતો ને લોકોમાં હરેક પ્રકારનો રોગ તથા દુઃખ મટાડતો આખા ગાલિલમાં ફર્યો तर आखा सीरिया में फैलाई गई ने सगड़ा मादाओक जातना रोगी तथा पीड़ाताओं भूतवर्ला तथा फेफरावाड़ाओ तथा पक्षघातीजा कर गालील थी तथा दस नगर थी तथा यरूशालम थी तथा यहूदिया थी तथा यर्दन ने पेले पार थी लोगोड़ेटो पाचड़ गया